ભક્તિ સારી થાય ભગવાન ના ઓછો તો એ ભક્તિ થાય ભક્તિમા આત્મા નું જ્ઞાન જાણ્યા પછી પરમાત્મા ની ભક્તિ છેલ્લો પણ આત્મા નું જ્ઞાન પરમાત્મા નું જ્ઞાન જાણ્યા પછી ભક્તિ થાય ને એ જાણ્યા પછી સૌથી બેસ્ટ માર્ગ છે તમે આ બાજુ આવતા હશે કરવાનો બધું આ બધું શુદ્ધિ અંતસ્કર માં કોની ચિત ચિત અશુદ્ધ થઈ ગયું છે ચિતની શુદ્ધિ કરવાની છે બસ સમજ આવે એક તો દેહયોગ દેહયોગ માં શું શું કરે પદ્મા આશરો આવે જાત જાત પણ કરે સમજે ને બધા દેહ યોગ કેવાય આખરો વાળે એક જગ્યાએ ખીર ઉભો રે એક જગ્યાએ એક પગે ઉભો રે એક જગ્યાએ બે પગ ઉભો રે પછી મનો જપો આ વાણી વાણીને જપ કરીએ ને એ વાણી યોગ કહેવાય જપ એ દેહ વાણીનો યોગ સમજે ને એ વાણી સીધો છે મનો અહીં પાછળ ચક્ર હોય છે અહી ચક્ર હોય છે અહીં ચક્ર હોય છે એ બધા ચક્ર હોય છે ચક્રો ઉપર એકાગ્રતા કરવી એ મનોયોગ કહેવાય ને હવે આ સાયન યોગો થી સાયન યોગો ભૌતિક કહેવાય આ સાયન એનાથી સંસાર પણ મળે એટલે આપણે સંસાર ની સુખો મળે એટલે બધું મળે સમજ ને અગર દિવ્યો અને આત્મ યોગ થી ઊંચા ઊંચો યોગ એ અને કરવા જેવો યોગ એ આત્મયોગ સમજ મારું ને બે થઈ જાય છે આ તો કરવા બિચારાનો થાય છે ને બધું રાજકો ભગવાન નો માર્ગ અક્રમ માર્ગ છે આવું ક્યાં તો અક્રમ માર્ગ અને અક્રમ આ કાયમ માટે જે ધોરીમાર્ગ છે ક્રમ માર્ગ છે અને અક્રમ માર્ગ ડાયવર્જન માર્ગ છે ડાયવર્ઝન હોય છે આ બધું નહીં હતા એ અક્રમ માર્ગ એ ડાયવર્જન માર્ગ ડ્રાઈવર મારે રોડ કાયમ જરૂર હતી જયારે પેલા રોડ બગડ્યો હોય હવે કેમ કટેક બહાર શું બંધ થઈ ગયું છે કયો કયું લાડુ તૂટી છે લોકો પૂછે કે નાળું કયું ચૂક્યું છે તો કહું કે આ ક્રમિક માર્ગ ક્યાં સુધી ચાલે મનમાં જેવું વર્તન મનમાં જેવું હોય બોલે ભાઈ મનમાં જેવું હોય એવું વાણીમાં બોલે અને એવું વર્તન હોય તો ક્રમિક માર્ગ ચાલે તો ક્રમિક માર્ગ મનમાં જેવું હોય વાય બોલી શકતા નથી લોકો અત્યારે ના સાધુ ન બધા નઈ એવું મનમાં હોય એવું બોલી શકે લોકો ને આરોપ ના લેતા નહી તો રાત્રે અહિયાં આગળ રાત્રે બે વાગે અહિયાં આગળ બેમાં ચણા નીકળે શીકેલા લેનારો રાતે ધારે જીતું હતું ને રાત પરિસાઈ ના આવ્યો એવું આ કારણો શું કારણો તો સર ને આપડે સાહેબ કર્યું કરું સમય નો સમય છે તમે અંધીક ઉદય આવ્યો છે ઉદય આવ્યો છે હું નિવેદ છું અને શ્રમિક માર્ગ એટલે શું બીજો પ્રશ્ન છે સંસારી માણસ કર્મયોગ સાથે તમે સંસારી જુદા પડે કોઈ બીજી ઉપાધિસી છે વખતે નાગા કરતા હોય તો એ સંસારી છે વર્ગ વગર માણસ જ ના હોય મોટા ભૂતા વાગેલા હોય બીજા ભૂતક છોડી ગયે પડે મોટા વાય છોડે કરે એટલે આ જયારે ભૂત વર્ગેલો હોય બધા કમ સારી એ બધી બાવા હોય કે સં્યાસી હોય કે આચાર્ય હોય શું હોવ આપણને રિલીફ આવે કઈ રીતે લાભ હોય તો અને આ સંસારમાં ટેસ્ટ એક્ઝામિનેશન છે ભગવાન શું કર્યું ટેસ્ટ એક્ઝામિનેશન પાસ થો તો છે અને તો બારી નાસી તમને અનુભવી થયા નથી બન અદભુત કરો અહીં પેલું શું લાગે છે ભાઈ વગર હું મળી જઈશ તો આગળ અનુભવ થાય ને કે ના થાય એટલે કસરત કરવાનું સ્થાન છે આ ત્યાગી કસરત જે રીતે જ્ઞાન થાય તે વિશે મુક્તિ થાય જ્ઞાન એટલે દેહાધ્યાસ જવું એ પછી ગ્રહસ્થિ હો કે ત્યાગી હો દેહ તેનો મુક્તિ પૂરો થાય છે આ સંસ્કારો જ્ઞાની પુરુષ માંથી પણ હજવાનું કોઈ જગ્યાએ નહી જ્ઞાની ખરા પણ હજવાનું નહિ પેપર હોય ને પેપર એ પાણી ભાઈ ખરું ઠીકરી કામ લાગે ઘર આપે તમે કેવું લાગે એ લાય જ્ઞાનીઓ આ જ્ઞાનીઓ વાલ પેપર વાળા લાયક અને સાચા લાયક ના જ્ઞાનીઓ બે તું સાચા જ્ઞાન જ્ઞાની ના માં હોય સાયન્સ પણ હોય બુદ્ધિ હોય તો જ્ઞાન થઈ ગયું તો મારો આસન ના ક્યાં ગયું અને બુદ્ધિ ના હોય ના મારો તો આશીર્વાદ આવે આ નવી વ્યાખ્યા તો એ કુની આ વ્યાખ્યા નથી હોતી ને આ વાત નહીં કલ્યાણ જ્યાં ની વાત સમજે ભાઈ જયારે બુદ્ધિ જરાય ના હોય આપડે પૂછીએ સાહેબ આપણા બુદ્ધિ ખરીદી શું પેલા પેલા કહેતા મારી જબરજસ્ત ફોન કરી મારી બુદ્ધિ હશે કે આપડે સમજે સાહેબ બઉ બનતા આનંદ થયો પાસે આ તો ક્યારે બુદ્ધું થયું કહેવાય નઈ બુદ્ધિવાળો ક્યારે બુદ્ધું થાય કે બુદ્ધિ વાત થાય તમને અંધા થાય ત્યારે બુદ્ધિ ના હોય બુદ્ધિ વાત છે બુદ્ધિ વગર નું પણ બુદ્ધિ બુર નું નહીં પણ બુદ્ધિ થી ઉપર ના બુદ્ધિ વગર ના કહેવાય કારણ કે જ્ઞાન એ ડિરેક્ટ લાઈટ છે આપડે છે અને હરીફા માફો કર્યો હોય દસોડા બધા ઇનડિરેક્ટિરેક્ટ ઇનડીક્ટ લાઈટ અરેક્ટ લાઈટ બુદ્ધિ તમે સમજુ ને એ બધાની પણ હોય ના હોય દરેક હોય ઇન ડિરેક્ટ લાઈટ અને ડિરેક્ટ લાઈટ હા ડિરેક્ટ લાઈ છે મનુષ્યમાં प्रकाश करे बी वस्तु प्रकाश करे शु करे आ दीव पर प्रकाशित है प्रकाश नहीं करे समझे बीजाने પોતે પ્રકાશ તે બુદ્ધિ છે જેવો અહંકાર ગોળો અહંકાર તો ગોળી બુદ્ધિ પાકળો અહંકાર તો દિપાતો ઝાડો અહંકાર તો ચારી અહંકાર ના હોય એવું આ કોણ બોલે છે હંમે બોલનાર અહંકાર જ હોય કયો હોય પણ બોલે છે કોણ એવું બોલો જવાબ બાપો ચાલે નહી જવાબ આપણ બોલે ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન બોલે તો આ હું નહિ હું આપડે બાજુ નહીં બોલશે એવું એના જેવું દાદા ભગવાન જમ દાદા સારી વાત નથી નથી બોલતા કોણ બોલે છે આ ઓરિજિનલ ટ્રેક રેકર બોલે છે પછી એના પછી આ ઉતરે એના પછી બીજી ઉતરે પછી ઓરિજિનલ ટ્રેક રેકો જોઈએ તમને તમને આ બોલ્યો આ મેં કયું તે આ મેં કેસ જીત જી આવ્યો હોય છે ત્યાં વધી મળશે બોલી શકે નહી ત્યારે આપડે લાગે છે વિચાર કરવો પડે મારું બધું બોલે કરતો ઉતરવાનું જેવા ના છે એવી થઈ નહી છે માટે દુનિયા લોકોને કામ નીચે મેટ્રિક પાસ કરેલી ને બહુ વર્ષો પેલા મેટ્રિક પાસ કરેલી ને છોકરો મારો સુગો થાય એટલે પછી છોકરો સુગો છે તે મને વધેલા વધેલા નાપાસ અને મારે જો આ શું ખાવાનું એક મારે કોઈ ફેટાવવું જોઈએ નહી ભગવાન ઉપરી માન ના કરો ને માથે શું થાય સાથે પંદર વર્ષું કર્યો હોત તો ભગવાન પરિકાળા ને આપણે ભાષા શીખવાડવા માટે મારા ભાઈ આવતા બગાડ્યો હું ભગવાન પરિવાર કરું જ્ઞાની કોને કેવાઈ ગયા તમે બીજું ભાઈ પુસ્તક જેમ છે વજાણી વજાણી ભાઈ કોણ આજના સમાજમાં પૈસો પ્રાધાન્ય વસ્તુ છે એ તો સારી વાત ચલો હોય તો બધાની બરોબર પ્રગતિ કરી છે આટલી ઉમરે પ્રગતિ તો કરવી જોઈએ હોમવર્ક બિન કચ્છ દાયક પચાવ તને શું લાગે છે આ જે પ્રાપ્ત કરે રોકો તો પરિણામ ના આવે ના આવે દરેક હા હું તો તમે શું મારી કથા છે અને બધા લોકો ભગવાન નો માર્ગ કસ્ટદાયક ના હોય એ માર્ગ કરવાનો અને લક્ષ્મીજી નો માર્ગ કષ્ટાયક તે લગ્રી કષ્ટાયક નથી પણ આ કષ્ટાયક છે નગરી પડી જાય બધા મતે કસ્ટ જ ઉત્પન્ન થાય આજે આપડે ભાઈ આયા તો આવતું હોય આપણે ભાઈ હોય એ કોડી દેવું તપાસ આપણે આપવાનું હોય એ કોઈ એવું મેં તક કર્યું આ સુખથી દુઃખી સુખ માં સુખ હોય કરું તો કંકીત છે આપડે આપણને અજ્ઞાન છે એટલે સાચું લાગે હા પણ સાચું લાગે એ સુખમાં શું કરે આ સુખ સાચું નથી એવું ના લાગે એવું તો લાગે ને પોતે કારણ પોતે ઈચ્છા કરી છે મારે આવું સુખ છે ઈચ્છા કરી રીતે એટલે એવું ખોટું લાગે છે ઈચ્છા કરે એવું આવ્યું અને આનંદ થાય તૃપ્તિ કે ફરી નહિ હોય તો ચાલશે તૃપ્તિ વળી અને હું કઈ છું કે મારે નહી જોયે ચાલશે કાતી છે ચાલ વધારે પછી મરીદાદ છે મરીદાદ ત્રિમંત્ર આપે આપણે પરંતુ ના આવડે જેટલું જેટલું લાગાય તો લા ના લાગે તો ના ભાવી દેવું ખબર આપને જરૂર હોય આ સવારી ભાગ તમે લગો છો પ્રસિકોણ કરવું તો હું તમને ગાળો ભરું અને પ્રસિકોણ કરી દઉં તો તેવું કહું તો રસીકરણ કરવું એટલે કોઈ પણ કામ ખરાબ થાય તેનો પસ્તાવો થવો ગયા તમે મુક્ત થઈ જાવ તમે હજુ માગતા હો અને હું મન માં કહું કે દાદા છોડી દો છોડી દો તો તમે છોડી દો ના એવું ભાઈ કેતો હું તો દાવો બારી લેવાતો દાવો રાખે પણ ખબર નઈ આ વ્યવહાર વ્યવહાર થતો નથી વ્યવહાર રાખે એક સાચો વ્યવહાર અને જ્ઞાન એટલે મારો આપશે પ્રાણી જે આધારે જ્ઞાન પ્રાપ્ત હોય તો તે પૂછવા એમનું કેવું એમ છે કે આવી રીતના જો મનમાં બોલીએ ના કરો તમે પસાર કરો ભૂલ થઈ ગયો પસાર થઈ ગયું આપણે વિજ્ઞાન <cranberry> ના મારું સ્પર્શ છે આ બધું વાંચી બધું अपनी भाषा मत है આપડી ભાષામાં તો સમજ્યો એટલે પછી એકદમ જવાબ આપે છે કે આ કશું થઈ શકે એવું નથી આ કશું બની શકે એવું નથી એવો જવાબ કોમન છે લગભગ ઘણા ખરા એવો જવાબ હોય છે આ જે જવાબ છે એમનો કોમન જવાબ એવું બંધ થયેલું હોય ना पे आपने तो करो तार विचार हमसे करता है कौन करता है थे, थे कौन है? है? है है के के कर्म फल कर्म कहे तो आगे शू फल मै कर्म फल से वास्तविक <laughs> तो ये अज्ञान दृढ़ हाँ जे सही है दृढ़ दृढ़ जय श्री कोई है, है है, वो वो क्या कही क्षेमता मित्रों के આપડે ઇફેક્ટ કહે છે પણ એમ કે આ ઇફેક્ટ જ છે એવું આપડે પાછે લગાય તો એ તો તમે કહો છો દરે છે પાછ ઉડી જાય પણ એ તો એમ જ માને છે ને કે આ દરિયા ના બડે ના પૈસા ના પણ એ લોકો ને એમ કે આ ઇફેક્ટ છે એવું આપણે સમજાવવા માટે શું પુરાવા કે ના કે ઇફેક્ટ છે ઉપરવારી કરી લી આપણે હા આ સત્ય માતા પુસ્તક માં જાય છે એ લંજાઈ છે કે ઇફેક્ટ છે કે તે ઇફેક્ટ છે સજાય કરતે દેખતે હક કરતે દેખતે મને ઓલા મિ દેતે ઇફેક્ટ લે અરે સાનું મને બેહી રહે છે કે ઇફેક્ટ ક્રિયા માત્ર ઇફેક્ટું ઇફેક્ટ એવું સમજતા નથી એમને માટે આ ઇફેક્ટ છે એવું કઈ કયા સ્તર દાખલાથી સમજણ આપી શકાય આપણે આપી જ છે ને ખેડૂતો મને જાહેર કર્યું थे थे थे है. तो स्वाध्याय करता है बदूज उदयकर्म है बदूज उदयकर्म से बढ़ूज उदयकर्म है बदू उदयकर्म है उदयकर्म उदयकर्म ए बाजू ઉદય કરવ એ વસ્તુ છે ઉદય કરવ એટલે શું શું અંધે કોણ એનો કરતા કોણ એનો દાતા કોણ આપનાર કોણય કર પરીક્ષા એ રીતે કર્યું તો આગળ એ લોકો થયું તારીખે ઉદયકર્મ એટલે પોતાની કોઈ સતાવેદની કે અનુકૂળ ના આવ્યો એનો ખુલાસો કરી સતાવેદની આવતી હોય એને ઉદય કરું કે એને કઈ ભાઈ બસ હશે આવતો અટકાયો તમે એવું માતા હતા અત્યારે યાદ હે છે એ વખતે એવું માનતા હતા કે આ ઉદય કામ પણ કે દાદા ઉદયકામ આવતું હતું તે ગાયા કરતા હતા મટે ઉદય કર્મ નો ગરવરે નહી દાદા કે બહુ એવા કે અર્થ મને બહુ ઉદય કર્મ એટલે આ બધું જેમને એમની જે સ્મૃતિ હતી એમને જે અમુક પ્રકારનું આ જે બધું મળ્યું એમને અમુક પ્રકારનું જે બુદ્ધિશક્તિ હતી સ્મરણ શક્તિ હતી અને એ જે બધું મળ્યું વાહવા બધી જે થઈ તે બધો એ ઉદય કર્મ જે બધું જે છે તે એટલે એનું જે ગર્વ છે તે એમ કહેવાય એ રહ્યું નહીં એમ સાતાવેદી કર્મ નો ઉદય થયો એનો જે ગર્વ થાય તે મટી શુભ પ્રસંગો આવે કે જેમાં હું કરે છે ઉદય કર્મ નો આખું જગત ઉદય કર્યું છે ઉદય કર્મ નો અને ચારે વર્ષથી ગાય દિન તો એક માણસ આવ્યા આતંકભાવના ભાવ સિંહ કેવાના ને ઘણા લોકો ગાતા છે ને તગા મે ઉગા સાદા પર સોને જે બંગડી દીધું તમાર તો તમે વાત કે ત્યારે દીકરી તે બંગડી દીધી કે આ કરી સાદા ના ઇતે એક દેવારો માર્યા થન હા અને ઉંકે સોને દીકે તો ફાટ તો માર્યું મારે વાત આતે ઉંકે તારા આના ના બે આતા આ બધા કોબા હા ને હા આવતા આવતા હમે જે ગિરાઈ છે